સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ઉત્તમ પુરુષને સેવ્યા હોય ને તેને કસર રહી ગઈ હોય ને તેનો દેહ પડે તે પછી એવો જોગ ન રહે તો પણ તેની ગમે તે પ્રકારે સહાય કરે કેમ જે એ તો સમર્થ છે તે રક્ષા કરે જેમ વ્યાસજીએ કીડાને કર્યું એમ કરે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે લક્ષ્મીજીએ એક કીડીને ડાબલીમાં ગાલીને કહ્યું આનું વિષ્ણુ કેમ પોષણ કરશે પછી ત્રીજે દાળે તપાસી જોયું ત્યાં તો ડાબલીમાં લક્ષ્મીના ચાંદડાનો ચોખો પડી ગયેલ તે કીડીએ ખાધેલ એમ ભગવાન તો પોષણ કરે છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જેને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહીં ને દુઃખ રહે છે એટલી સત્સંગ કરવામાં કસર છે ને સત્સંગ કરે છે તેને કેટલાક પ્રકારના નાના ને મોટા મોસલ ઉઠે છે તેની વ્યક્તિ તમાકુ ખાવીને પીવી ને સૂંઘવી ને દાખલા ને ઝૂગટું ને ભવાયા ને બજાણ્યા ને ગરીબ વર્ણનો માણસ ઘોડું રાખતો હોય એ આદિક નાના ને વેભિચાર ચોરી દારૂ માંસ અફીણ એ આદિક મોટા ને સર્વ પ્રકારનો ખર્ચ ન થાય તથા કોઈ પ્રકારનો દંડ ભરવો ન પડે ને બાકી કેટલોક વિવેક આવે તેથી વ્યવહાર કરતાં આવડે જે કમાવું ખર્ચવું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 પ્રથમ ના કરતાં આજ કેટલું દેશકાળનું સાનુકૂળ છે ને મોરે તો કટક આવતાં હિમ પડતાં કાર પડતાં તીડ આવતાં ને ચોરને ધાડા પડતાં ને તૂટ્યું તે સર્વે ઈતયું કહેવાય સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે નાના ગામમાં લાખ રૂપિયાની ઊંડી લખનાર ન મળે તે તો શહેરમાં મળે ને કરોડ રૂપિયાની ઊંડી તો કોઈક બહુ મોટા શહેરમાં મળે તેમ અતિ ઉત્તમનો સંઘ જાજે ઠેકાણે મળે નહીં ને તે મળ્યા વિના અતિ ઉત્તમ જ્ઞાન થાય નહીં ને મોટાની દૃષ્ટિએ આ લોકનો વ્યવહાર તો કીડિયું ને પશુ પક્ષીના જેવો છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે પરલોકમાં જવું છે એવો તો કોઈ મનસુબો કરતા નથી પણ અહીં તો નહીં જ રહેવાય ને આ લોકમાં તો જાણે આવ્યા જ નથી એવું કરી નાખું ને છેલ્લો જન્મ કરી નાખો તે છેલ્લો જન્મ તે શું જે ક્યાંય એ વાસના રેવા દેવી નહીં ને આ લોકની સ્થિતિ બાંધવાનું તાન છે પણ એ તો નહીં રહે ને ગમે એટલા કામ કરશું તો પણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ મૂકવા છે ને સાધું થવું છે તે સારું કથા વાર્તા સ્મૃતિ કરવી ગુણોળખવા એ કરવાનું છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ભગવાનની મૂર્તિ ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ ત્રણ વાતમાં જ માલ છે એવો બીજી કોઈ વાતમાં માલ નથી ને જ્ઞાન વૈરાગ્ય ધર્મ તે તો જેમ કોદાળી પાવડા ને દાંતરડા તેને ઠેકાણે છે મોટાની તો એમ સમજણ છે ને અમે તો એક ભગવાન રાખ્યા છે ને બીજું રાખ્યું નથી સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ગુણમાં દોષ રહ્યા છે તે શું છે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સુએ ને જે સૂએ તેનો અવગુણ લે ઇત્યાદિક બહુ વાત છે તે અવશ્ય સમજવાની છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે સ્વભાવનું બળ સર્વ અધિક છે તે કેમ જે વિષયના સંકલ્પ થાય એ તો વાસના કહેવાય પણ ભગવાનની સ્મૃતિ કરતાં જે સંકલ્પ થાય તે સર્વ સ્વભાવ કહેવાય એથી શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય શ્રી ગુણાત્યાનંદ સ્વામીની વાતો તેમાં સંતસમાગમનું મુખ્યપણું કયું એ નામે બીજું પ્રકરણ સમાપ્ત